ભઠ્ઠી તૈયાર થઈ છે હજુ તો ભઠ્ઠી હજુ હજુ ગરમ થયા કરે છે બંધ નહીં થાય ને ઓછી નહીં થવાની હજુ ભઠ્ઠી ગરમ થયા કરવાની બાજુ આપડો અહીંયા આગા ચાલુ થયું આટું વલ્લે ફેરવવાનું છે લેવા આવતા સોનકવાસી જો સોનકવાસી મારા જે તરફ ની ચિંતા કઈ નથી કર્યા કરે ખરાબો થયા કરે બાવો થયો ખરાબો થઈ ગયો નહિ હકીકત સ્વરૂપ શું છે જાણવું પડશે આ તો બધું વ્યુ પોઈન્ટ છે બધું દેખાય છે વાત કેવી છે ત્યાગ લઈ ને આવ્યો હોય કઈ ઉકેલ લેસારીઓ નું કઈ ઉકેલ લે મંડળભાઈ નું કાગળ અને જ્ઞાની ગુજરાત ત્યાગી નહીં ત્યાગી નહીં પૂરણ કેવાય અને ઉતરવું ગલન કેવાય કેટલું પૂરણ કરી છે તો ગલન કરવું પડશે તો નું ભાન થયા પછી જાત્રા નો કોણ કોણ થયો? જ્યારે નું ભાન થયા પછી જાત્રા કરીએ એનું કોણ શું કલેરાલ બી છે એક વર્ષ ascii વાય લઈ પણ અત્યારે જો આપડે એક બે અવસર બાકી રહ્યા એટલે પુણે બંધાય પણ પુનાનું બધું પુણે બંધાય અને પેલે પુણે જે કોણ પુણેન તો દેખાતું નહી તો અંતે બાવ દેખાણો હોય તો પુણે બંધાય હા ભગવાન કરવું ચીડાય એવા લોકો સમજા એટલે પૂર્વ વિરાધક જીવા છે મૂળ આડુ બોલે ભગવાન ના શંકરાચે તોલ મળ્યા હોય ભગવાન પરિચે નહી એ તો વચ્ચે નામ લઈ જાય ભગવાન અપરાતી લોકો ધ ના કર્યા પછી પછી આરાધના કરવા આવે નિરાધ નાય કરે ત્યારે અપરાધી રહ્યું છે બરકત બધા પદ્ શ્રી ભગ્ને છુ ના પદશ્રી કહી શક્યા સે પદશ્રી ભગવા નું કહી પ્રાપ્તિનું કરું પરમી મેઘર મે હલ મનોરથરૂપો ગજા પદ્ધ માટે કેટલી તૈયારી રાખી છે કરાવવા શબ્દો નીકળ્યા કેવા શબ્દો નીકળ્યા ના કહી શક્યા નહી પદશ્રી બદવા નજો કરો સિંહસ્વરૂપને અન્યવાણી તે માત્ર રહ્યું તે જ્ઞાન જો અન્ય વાણી તે તું કહે આઈ ગયા પણ જો ને એમાંથી બધું બોલ્યા છે કે આવી ગયા જો ક્યારે આવી ગયા ગુણ ચૌદ છે અને અહી પદ આપ્યો છે જેમ જેમ ગુઠાણ વધ્યું આગળ ગયું એવું નથી આ તો ભાવના અદંત ધોવન ભાવ મુંડ એક અદંત ધોવન નગ્ન ભાવ મુંડ નગ્ન ભાવ મુ તો કરવાનું આ ક્રમિક માર્ગ છે ને કોઈ કેમ કે દિગમ્બર જેવું થઈ જાય ને બધું ભ્રમિક માર્ગ છે બધું છોટું પડશે આપડો સંભાવ નિકાળે સમજ સમજ્યા છે સંભાવ નિકા સમય માને ભરતે આપડા બોલ્યા પછી વિચાર આત્મા ક્રિયાકાંડ એટલો જ થઇ ગયો છે જ્ઞાન કાંડ ઉડી ગયું છે ખેડૂતે ક્રિયા કરે છે આ ક્રિયા બધી બધી ક્રિયાનો સીમા થઈ શકશે જેને જે શોખ હોય તે ક્રિયા કરો ક્રિયા કોઈ કરી શકતો જ નથી ને આ જગત માં કોઈ પણ સંદાસ જવાની સત્તા બીજી ક્રિયાશીલ કરવાનો સંદાસ જવાની સત્તા નથી પોતાની એ જયારે અટકે છે ત્યારે ખબર પડે હે તો ડાક્ટર ને બોલાવા પડે આ ડાક્ટર ના ખરું થાય એ તો કે મારી દે ક્રિયા મારા શક્તિ હોય તમને અધ્યાર રાખતા કરો છો એ તો ઉદય છે શું કરાવે છે અને પોતે ક્યાં છે મેં કરાવે છે ઉદય કર્મ અને ક્યાં છે મેં કર્યું જેને જે ઉદય કર્મ હોય તેનો આપણને વાંધો નથી એનો ઉકેલ લાવો છો તપ નો ઉદય હોય ત્યાગ ઉદય હોય અરે ગ્રહણ ઉદય હોય અને કોઈને દુઃખ ના થાય એ આપડો ધ્યેય હોય કોઈ જી માત્ર ને ચિંતિત માત્ર મનર સંખ ના થાય એ આપડે ધ્યેય કોઈ પણ હા વખતે બટાટા વાળા દુઃખ થાય છે દાંત એનો દાવો મંડાવવાનો નથી એનો દાવો તો આપડે ઉકેલ લાવો પડશે પણ આ જીવતા જીવ અત્યારે ખરી કે બેન તો મજબૂત છે મને હું અત્યારે નબળી હતી મારી નાખી પણ હું જયારે નબળી થયું ત્યારે એમને મારું તાર છોડું છે એવો ભાવ કરી મરે દરેક જીવો ન્યાય ન્યાય છોડે કોઈને બે શબ્દો ફોન કરી જાય તો આપડે વિચારીએ કે આપણે આટલી જોયું કે મામલે આપણને કરી દો કાયદા વગર તો પછી થાય નથી કેવી બે આપી કાયદો આપડે બે આપી દે આપણને લાગતો હોય વેપાર સારો તો પછી પીરવું દસ અને ના લાગતો ધીરવાનું બંધ થયું થયો આપણે બે આપી ગયો એ પસંદ પડતું હોય પછી બીરવું શું ખાપ્યું છે આપડે તો રિવાજ છે ને જેટલા થાય ને આપવું બસું ના કામ માં એવા આવી જાય કે શાક લેવા ગયો હોય ને કે શાક ને પાછો આવું છું અને જો વચ્ચે બચતી વાળા ગયા એની જોડે પહેરી જાય એના શાખે યાદું યાદ નાખો ઉધાડો મસ્તીમાં કરાય નહી કરાર થાય નહીં મોમ નો કરાર કેવું છે મોક્ષ એમાં વધતું નથી ને ઘટતું નથી એવું અને પેલું છે તો એકદમ વધારે આખો પહેરી દે અને પાછો ખાડામાં પાડી દે आई चाना नहीं। बार बार बार नहीं के के भक्ति मार्ग मक्त मा थी गया मन भावना लख्यात मुक्ति आपी तो लगता मोक्ष मड़ी जाए के एट्दो एट कई क्रियाकांड के कर्म करने की जरूरत नहीं भक्ति मार्ग ने આખા દરેક દુનિયાના દરેક ધર્મોમાં વધારે મહત્વ પડ્યું છે એવું છે ને ભક્તિ માર્ગ જ જ્ઞાન માર્ગ પાંગળો બને છે કે છે ભક્તિ માર્ગ આગળ છે એવું એમનું કેવું ભક્તિ માર્ગ સમજાય નથી ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ કરીશ ભગવાને પણ જ્ઞાન માર્ગ સમજાય નહીં શું આ ભક્તિ ભક્તિ એ ઉપર પાડે એમ નંબરથી ભગવાન ને માળા કહ્યું એમ નંબરથી ભગવાન ને નવડાવે એને ભક્તિ ભક્તિ છે ભજના કરીએ ભજના ફૂટે નહી અવિરત ભજના અવિરત ભજના એ ખરી ભક્તિ કહેવાય તો આત્મા ને હું સિદ્ધાત્મા છું એ સિદ્ધાત્મા અવિરત ભજના કહેવાય જ્ઞાન માર્ગ માં હું એ જઉં છું ના ના જ્ઞાન માર્ગ ભક્તિ અને જ્ઞાન પોતાને વધવો તો એટલે ત્યાં આગળ એક જ હોય પેલા જુદા હોય એટલે જુદા ત્યાં સુધી રખડી મારે ત્યારે ઉડ્યું કે બહાર નીકળ્યું પાણી રેખી કરે પણ દ્રષ્ટાંત માં પછી દાદા કહ્યું તું કે જે વ્રજમાં વ્રજ ભક્તો ગોપીઓ થઈ ગયા ત્યાં આગળ ઉદ્ધવજી ઘણા જ્ઞાન માર્ગ આજે કૃષ્ણ એવું છે ને એટલે ગોપીઓ આગળ કૃષ્ણ ઉદ્ધવ જ્ઞાન માર્ગ પાડો બની ગયો માર્ગ જ છે બીજા જ્ઞાન ને સમજો પરમાત્મા સનાતન સુખ છે વડે ખરાબ ભળવાન ટાઈમ હતા વડે ખરાબ ધ્યારી એવું બે હજાર શાદાય કરેલા આગળ પાડે સારા અલ્લાહે બરોબર છે એ વખતે તો અહીંયા ચૂકવત નથી ભક્તિ માર્ગ રહે છે એટલે અંદર નિદ્રાંગ ભય અભયપદ પામુ પડે એવું આવી જ્ઞાન માર્ગ માં એક પ્રકારની ભક્તિ જ છે બાકી મોટા મોટો ભક્તિ માર્ગ તો આ જે આપણે આપ્યો આત્મ જ્ઞાન નો ભક્તિ માર્ગ જ અલગ જ છે બાકી આત્માની ભક્તિ છે જાત ની આત્મજ્ઞાન હું જ છું ચાલો મારી જોડે પણ જન્મ લેવાની જરૂર નથી કે છે તમારો હિસાબ એકાંતાંત ચાલી ગ્રુપ રહ્યા હોય તેના એ વ્યુ પોઈન્ટ ન જોઈએ આવ્યો એસી પર એવું દરેકડે ને તો જોયું એકાંતિક્રષ્ટિંદુ અને વાસ્તવિક શું કે છે વાસ્તવિક એટલે વાસ્તવિકમાં કોઈ એક પણ ધર્મ હિન્દુસ્તાનમાં વાસ્તવિકમાં કોઈ નથી આ એટલું જ વાસ્તવિક છે રિયલ તો જોયું હવે એકાંતર્ચ વાળા ને કયું મસ્જિદ માં ક્યાં સુધી દાદા આવું બધું રહેશે ક્યાં સુધી રહેશે આવું બધું આપડે ખીચડી વિચાર આપણે જે ચઢવાની તો ખરીચડી ચઢવા વિચાર સાંપ્રદાયિક મહારાજ ને જ્ઞાન આપ્યું મહારાજ કે અમને આ પાર્ટી પર કેમ જ્ઞાન મળ્યું મારી ઉંમર તમારે જેટલી છે થયું નથી પાઠ ઉપર બિલકુલ થયું જ નથી થાય સાંપ્રદાયિક પાઠ છે પાઠ વિતરા છે પણ મત હિત સાંપ્રદાયિક દીક્ષા સાંપ્રદાયિક દીક્ષા દાદા દીક્ષા પણ કેમ કેવાય અત્યારે સાધુ કન્યા શિવ આચાર્ય મહારાજો આપે છે મહારાજને કહ્યું હું વિતરાગી દીક્ષા આપું તો ને વિતરાગી દીક્ષા આત્મજ્ઞાન પ્રગટ થયું અરે સોનકભાઈ સાધુ લાઠ અવતાર મરી જશે આવી પાર્ટી પસતા હોય કશું બનશે પેલું તો વૈષ્ણવ ને કહ્યું હોય કે જૈન ના ડેરા શર્માથી હાથે આવે તો એનું ડેરા શર્ગ કારણ કે નાણાક થવાનું પછી વાળો તૂટી જશે ભડકાય એનો શું નિશ્ચય છે ત્યાગ કરવું કઈ જપ કરવાનું શુભ થાય તો કે જ પામ છે મુસ્લિમો નો સુભાષુ શું છે બધું એક જ છે વિતરાગ સિવાય બધી વિતરાગ એટલો શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ વાયુ કર્મ પણ જાય છતાં જે ઉદય કર્મ હોય છે એ પ્રમાણે જે કઈ કર્મ થાય છે ઉદય કર્મ ને આપણે તો બોલવાની એટલે ભાવના થાય કઈ વાત ઈચ્છા લાગે છે મારી ભૂચી નાખાય માટે સવાર માં પહેલા નક્કી કરું તો અમારો બેઠી આવો છે જ્ઞાની પુરુષ ની સાક્ષી માં એમની હાજરી માં એમનો ફોટો કે ગમે તે ગરબ લે તો મારા પગેડું બતાવી ગયું એટલે ગર્વ ચાખ્યો શું કર્યું કે પગે વાંચ્યું કે શું કર્યું ઉદયકર ગર્વ લે શું મિત્ર ને દુશ્મન ભાવ બને ત્યા સુધી ન હોવા જોઈએ મહિના બે તમારું એકાંતિક કે અનૈકાનિક અમારું ચોખું કે સંપ્રદાય ના એટલે આપડે જોડે એકાંતિક નહીં બોલે કે ભાઈ એમ જ સમજા નિક અને આગ્રહ બેઠેલા કેવું એકાંતિક એટલે આગ્રહ રાગ છે અને કેજા છેલ્લા માં છેલ્લો આ શરીર નું ખોલ્યું છે હવે કહે છે ખોલ્યું હાથમાં છે બોલો કોઈ જાતનું ખોર્યુંક બનાવ્યું કે છે એ સંસાર દ્રષ્ટિ બની ગયું કે છે જ્ઞાન દ્રષ્ટિ કે કે કે બનાવી શીખ બની ગયું દેખાય છે તમારી ઇન્દ્રિય ગમ્ય છે તે બરોબર નથી કે એક પદ આવું બનાયું બને પછી બનાવી બનતું ક્યાં એથી તમે કહ્યું તમે બોલો છો તમે જવાબદારી લખનારે લખ્યું જાણનાર જોડે બધું ખબર પડે ને એટલે જ્ઞાન જુદું રહે પોતે ચેત્ય હોવા છતાં ચેતવવાની શક્તિ કરાવે શું કેવા બટન દબાઈ છે અને બાર જીતે બધા કેવું છે આ બાર ક્રોધક છે તે ક્રોધ કરાવે છે અને સાયન્સ છે ક્યારે કરે આ દેતા એવું ખરો અને સરી લેલી બધા શ્રદ્ધા નથી આ પગ લાખ લાખ રૂપિયા શક્તિ નહી શક્તિ એટલે કયું જ્ઞાન કેવાય કશું જ્ઞાન જ નહી કોઈ જ્ઞાન જ નહીં આ તો ચારો વિચાર કર્યું એવું તમારે આખો દાડો જ બને એક કાળ હોય છે બાકી જ્ઞાન પણ હોય નઈ ને જ્ઞાન કહેવાય ને બધું વર્તમાન કાળ નું જ્ઞાન છે શું છે ત્યારે ભૂતકાળ વિતરાગો ને જે જ્ઞાન હતું તે જ્ઞાન જુદા પ્રકાર નું આવું નહિ એ કે ભૂતકાળમાં આ પર્યાય આવો હતો પર્યાય જોઈ પર્યાય જાણી શકે શું કર્યું પર્યાય જાણી શકે એ વિતરા કોને ત્રિકા ગ્રામ કેળ છે પણ આપડા શું સમજાય છે કે ત્રિકા ગ્રામ ભૂતકાળ નો અથવા દેખાય કેટલાક નું હૃદય સુધી હોય છે ને એ બોલે તમારો દીકરો આ માણ છે એ હૃદય સુધી ના આધારે હાથું પડવાનું બતરબલ કેવાય છે સાફ દેખાયો નતો આ બધું દેખાયું શું દેખાય કરે નઈ જ્ઞાન અમુક હદ સુધી નું જ્ઞાન છે અમુક હદ સુધીનું તો વર્તમાન કાળ જ રાખે છે જાણે તમને આ પર્યાય તો રાજા આવ્યો થશે બધું વર્ણના ત્યાં એન્ટ્રી કુંભાર ઘડો છે શું હતું આ જમીન નથી માટી હતી માટી નો ખોદી ખોદી લઈને ગાળો બનાવ્યો બધું વર્ણન કરે પર્યા અને દ આ પર્યાય જાણે જગત ને જાણ નથી એવા પર્યા એ તો આમ દેખાય કે છે જોઈને કે વાત કરે તો જોઈ ને વિચારી ન કહો છો કે પુસ્તક માં બોલો છો પુસ્તક માં હોય નઈ અમારો એક શબ્દો શામાં જોઈને જોઈને આમ હું કહું છું તને શું કહ્યું પોો ટકાલે જોઈ ને કે જોઈ ને કેવાનું પણ પર્યાયો પૂછે તો જાણી ને કેવું પડે કેવું ના બોલે અંધારામાં બધા બોલે ને કઈ છે કઈ છે હવે એને ભગવાને કહ્યું કે આ કયા તો આગળ જઈ નક્કી કર્યું ત્યાં તો ગાય છે એ કે જ્ઞાન કેવાય નક્કી કરેલું જ્ઞાન નક્કી કરાયું દર્શન શું કહ્યું નથી પણ બદલવાનું કોઈ અઘરું નથી વસ્તુ પણ એવું બનતું નથી ને મારી ઘરે જગત માં એવું બનતું નથી ને કશું છે નહીં કોઈ રોકનાર નથી મોર ઓબ્જેકશન સર્ટિફિકેટ છે મારી પછી તે વખત માથે ગુરુ જોઈએ વખત ના બચી શકાય તમારે આબરુ વધારે આબરૂ વધતી જય સચ્ચિરાખવાના વસ્તુ બોલાય